નથી બીજો દાખલો આપું છું બેંક નો દાખલો બેંકમાં ગયા એક ગજામાં બસો પડ્યા બે હાજર લીધા આપડે કેવું કેવાનું કેવું એટલે પણ એ જમા કાકી નથી બધી મજા ના થાય વાંચ માં લઈ જાય કાપી લઈ જાય એટલે વ્યવસ્થિત કેવું પછી ધોઈ લઉં બે હાજર ગાય બસો તો પછી બે હજાર ગાય માણું બે હાજર હિસાબ પકડી ગયો હા આપણે શું થયું કે કેમ કાપી લીધો ત્યારે વ્યવસ્થિત કાપ્યો ફોડે કાપી દો કાપી દે વ્યવસ્થિત આપણે પહેલાનો હિસાબ હતો આજ ચૂપસે કરી દીધો હિસાબ વ્યવસ્થિત છૂટસે કર્યો સમજો ને અને પેલો પકડાય છે આપણે આજ પકડી ગયા અને આજે લઈ ગયો એ પકડાય છે ત્યારે પકડાય ત્યારે સમજો ને આપણે પકડી ગયા ભગવાન ની ભાષામાં શું છે આપડે પકડાઈ ગયા આપડે પકડી ગયા પકડાશે ત્યારે ગુનેગાર એટલે હા પછી આપડે શું કરવાનું ગજુ પછી લોકો કે કે શું કહ્યું શું કહ્યું કે ભાઈ જુઓ ઘર જામ બસો મૂક્યા કંઈ હતું નહીં ખબર છે ને ના જ તો આપણે બે ગયા તો આપી દે કોઈ હિન્દુસ્તાન લોકો આપી ના જાય પછી ઉતા મચ્છર કરે તમને અક્કલ નથી એને ધૂરક્ષો છે એમ એવું કરે નહીં એટલે આપણે એને કદાચ કરીએ ભાઈ ગામાં શું જ નહીં કહીએ અને પછી આપણે ઘેર જઈએ પછી આપણે ઘેર જઈએ તે રસ્તામાં પોલીસ વાળા આવે પોલીસ ગેટ આવે ત્યારે તમે આગળ કહેવું કે ભાઈ આપણે વ્યવહારથી જરા નોંધ કરો પોલીસ વાળાને કહેવાનું બે હજાર મારે ગયા છે બધું પેગ નોંધ કરો કેમ તો ઘેર જઈએ અને ઘેર છે તે ઘરે મનમાં પૂજાકૂછ કરે મન તો તમારે હોય ને સરસારીઓનું હોય બધાને મન હોય મન બહુ પૂજાકૂછ કરે તો મન શું કે એમ તમારું વ્યવસ્થિત કહે પણ કાર્યક્રમ બાસવાનું ચાલુ શું થશે એટલે આપણે જાણે મન ઊંઘવા નહીં દે આશીર્વાદ પછી ફાયદો કરશે નહીં અને આશીર્વાદ ઊંઘવા ના દે એટલે આપણે હમણાં ધનઝર કર્યા કરતી માટે કંઈક ઉપાય કરો એ ઘેર જઈને કહી દેવાનું કે ભાઈ ખૂબ દૂધ નાખી પીવો બનાવો અને ભજીયા બનાવીને બધું ખબર સારી છે ખૂબ ખાંસી ફાંસી ખાવાનું તે ખાઈ ગયા ખતર તો ઊંઘવાની તૈયાર થઈ જાય ઊંઘી ગયા આશીર્વાદ મન મચ્યું શું થયું ટગા પકડી લાયા છે આખી રાત દારૂ પીધો છે આ બધું વધુ છે ટકા આટલો હારી પ્રતિક્રિયા વધ્યા છે એટલે આટલું સારી પ્રતિક્રિયા બે માંથી એટલે આપડે આઠસો હાડીપચ લઈએ ખાતર પાસે હાડદર લઈ જા તમે હું જોર હોય તો એટલી બે હાજર હાજર કાઢ્યો નહિ એટલે આઠસો રૂપિયા અંદર લઈ જઈ અને બેંક ખાતે બે હજાર જમી કરવાના બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને આઠસો રૂપિયા થઈ ગયું ને શિક્ષક ત્રણ હજાર તમે બે મહિના પછી કઈ તમને દસ વાગર થશે પણ બે આવશે સમજાય ને એટલે આપણું અમુક હવે કેટલા વાક્યો થયા થઈ ગયા કેટલી થઈ સાહેબ કઈ કહી રિલેટિવ રિયલ અને વ્યવસ્થિત તમારે કરાવે છે હા તો અત્યારે આજના આપું છું હવે ઋણાનુબંધ કરા ને નહીં ઘરના ઋણાનબંધ શીખ્યા તમારા દીક્યા લીધે છે પણ અહીં પાછા તમારે અમારે ઘરવાળી બધા હોય ઋણાન બંધ તમારી પાસે બધા વ્યવહાર તો હોય ને શીખણો એ નથી હોતો કટકટ કરે હોય છે ને એટલે આ બધા ઋણાનબંધ કહેવાય શું કહેવાય ઋણાનુબંધ એટલે આ ઋણાનબંધ એનો નિકાલ તો કરવો પડશે ને આ બધા ઋણાનુબંધ ના થોડું પડેલા તમે શું દો આ ત્રીસલા ફાઇલ નંબર વન અને ગોરાણી પછી ફાઇલ નંબર ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ વન માં જેટલી હોય છે પાન થયો હોય આપડે તો જે આવતા હોય ને તે ફાઇલો જેલો ફાઇલ નો સંભાવે નિકાલ કરવો એટલું અમારી આજ્ઞા શું છે ફાઇલો સમ નિકાલ કરવાનો શું કરવાનું કે સમભાવે નિકાલ કરવાનો પેલા તો શું કરે ફાઇલ આવે તો હસ્તા આવે તો આટલા નિકાલ થઈ જાય તો આપડે શું થઈ જાય બસ આટલા લીધે આપડે બટન ઉપડે આ ફાઇલ લીધે આ ફાઇલ જોડે લાગ્ર થાય છે તમને તારા દાદાને માટે સ્પેશિયલ તમને નામ આપે છે તમે એને શું કહેતો કે ફાઇલ ફાઇલ નંબર વન એક નંબર ની ફાઇલ તમે શુદ્ધાર્થના ફાઇલ નંબર એક તારે વર્ગ છે ને આપણને તો તે છે ને તો એ નિકાલ કરવાનો ને પોતે તમારી સંભાળ નિકાલ કરવાનો એક છોડતા જ જેટલા રીતે ફાઇલો વિદાય એનો સંભાળ નિકાલ કરી છોડવાનો કરવાનો દાખલા આપવું હવે કોઈ ઓફિસ માં જવું હોય ત્યાંની વાઇફ ને કે એની ફાઇલ ને નંબર ટુ ને કે ત્યારે જમવાનું મૂકો ગયો આખી કઢી ઊંધી થઈ ગઈ તપેલી હવે તે પેલા જોયું હવે કયું નાના હાજર થાય આપણું આ જ્ઞાન દીકરા માં ભણે ઊંધી કરી ઊંધી કરી ભાઈએ ઊભી કરી નથી ખબર છે ને આ વ્યવસ્થિત ઊંધી કરી ખબર છે એટલે આપણે એમને કહેવું કે ભાઈ હા દજાયા નથી ને એમ આપણે સમજી ગયા કે આ વ્યવસ્થિત ઊંધી કરી દજાયા નથી એમ પૂછીએ ને તો એ ત્યાં આ કયું જ્ઞાન છે બહુ સુંદર જ્ઞાન છે આપણને એટલે પછી આપણે સમજી જવાનું કે હવે આપણે જમીન તો પડશે અને બીજું કયા કઈ રીતે ગઈ એટલે આપણે એમને કહેવાનું ફાઇલ છે ને એ ફાઇલ નંબર ટુ એમ તો સંભાવ નિકાલ તો બરોબર છે ને એટલે આપડે એને કહીએ મુ આપું દાખલા રીતે આવા દાખલા રીતે સાઈલ નો સ્વંભાવિકાલ નાખવાનો સમજો ને હવે બીજો દાખલો આપું આ થઈ ગયો પૂર હવે બેઠા જ છે આપડે અને સિદ્ધાત્મા નું ધ્યાન કરીએ છીએ કોણ આવ્યું અંદર અમલ આવી ફાઇલ સમજી જવાની કે અંદર બેઠા બેઠક શું ખબર પડે કઈ પકાયેલું મને ફાઇલ એટલે આપણે બહાર ઉગાડીએ તાર ખબર પડે ફાઇલ નંબર પચાસ મને એટલે કિલોમાં શું ચુકાયો છું દુકાન દુકાનદારો ક્યાંનો અનાજ કરીનો જોડે જ આપણે જતો હોય પચાસ મને ફાઇલ શું ચૂકાયો કાંઈ કોતરા ખોંડામાં ખરી આપ્યા છે મહેતાજી પૈસા નથી હાલતા એટલે આપણે મહેતાજી બે ઘર કે કોઠાનો ભાવ વધારે ખેડાય છે કોઠાના એસી રૂપિયા ભાવ વધારે ખેલાય એટલે આપણે તમે બચીસ ચાલીસ રૂપિયા વધારે માગે છે એટલે આપણે એને કહેવાનું કે કાયમના ઘરા જ ને તારા છે આવું ના થાય ત્યારે મારે ભાવ વધી ગયા છે એટલે હું શું કરું પછી સમજાઈ કરી અને બજેટ ચાલીનો ઝઘડો છે તેને બદલે પચાસ પોતે સો સો એકસો વીસ હું તો મૂકી અને પછી એ જાય છે મને પૂછવાનું કોઈ દુઃખ નહીં તેના હિસાબ નહીં એટલે થઈ ગયો બધો ને હમણાં ન થાય એટલું નહીં તો આજે જયારે તારો ચોથા ચોથા પ્રેમથી બંધન છે અને કાણા વાણી બોલી ને વેર ના થાય એનખું છે ના વેર વેર વેર થી એ શું કરે કે તારે મોકલી દઉં ને હું દવા દઉં તારી દઈ ને માન પછી બીજી એક જગા એ ગયો તારી છે જોડે વાળા ને તો અમે ઝઘડા થવા મળ્યા આ પેલો થિરે ગયા છે મારા કોઠરા પૈસા આપોરાનું સાત કલાકે છે બધા ભાવ લખ્યા છે પૈ નહીં મળે એટલે બે ઝઘડી ભીગડી પડ્યા જોડે પાડું છું એટલે પછી પેલો કહે તું મને ઓળખતો નથી ત્યાં મને કહેશે તમે તો મોટા કોંગ્રેસના બહુ મોટા માણસ પણ મારે સાથે ભાવ વધી ગયા તને હું શું કરું કાંક પૈ ના મળે મને ઓળખું તારે પૈસા મગાવી નહીં મારી પાસે બધા કાક સાહેબ ચાલે ને પૈસા હું છોડવાનું નથી એટલે સાહેબે શું કર્યું જાણ્યું એમ દબડાયો કે લે હું પૈસા ફેંકું છું અડી જોઉં એ કેવો છું મારે જોઉં છે ને તો આમ ફેંક્યા એ તો આડ્યો લાગી દીધા ઘડી ચાલવા મળે ત્યાં કે રે ચલ્યા શું તને જોઈ લઈશ કે પછી કુડા ઉરકી આપ્યા હું પછી કઈક જોઈ લઈશું સાહેબ મેં બી દેખું વ્યાર વધારી કરે વેર વધારી શું કાઢજો પણ આમ જે લોકો આવું વેર બધે છે અઘરું બોલે ને કોઈ અવરું બોલે તો એ આપણે ના બધું એને એને એમ કેવું કે ભાઈ હા ભૂલ થઈ છે ઘણા જ વસ્તુ છે બારથી બધું ને એમથી બેન એને ખોટ કે દેવું એમ ને મોડે ના કરે મોડે થી શિકાર કરે આપડે આપણે નદી ચબલી મારે એટલે આપડે મન થી કરવાનું આ જાત જાતના લોકો હવે આ થઈ ગયો ત્યાર આજ્ઞા તમને સમજ કઈ કઈ ચાર આજ્ઞાઓ થઈ સંભાવ નિકાલ કરવાનો છે રોબી કાઠી હોય ને ખુબ નિકાલ ખુબ નાખી દે ને ખુબ ચાય ચાય કરે તો પછી જાય પછી થોડુંક જ ખાવું ખાવું નઈ તો પછી કાતું હોય તો પછી એનો દોષ નહી કરવાનું જે આટી દોષ નહીં કરવાનો ફાઇલ નો નીકળે છે ને ખાન સંભાવે કાતું હોય મોરું હોય તો ફાઇલ નો સંભાળ નીકળતો ને ચાલ આવ્યા વહેલા અને મોરી ના ફાવતી કેવું કે દાદા ખાન ના ખેઠી લાગશે આપું છું આ ચાર માં અઘરું હોય તો અઘરી આજ્ઞા ધર્મ આજ્ઞા પાવી એ જ ધર્મ આવે તમારો તમારો ધર્મ કયો આજ્ઞા પાવી એ ધર્મ એ સપુ આ આત્મા તો બધું થઈ ગયું એનું આજ્ઞાપાય ને સાચવવાનું ફક્ત એટલે પ્રકાશ રોજ રોજ પરમ જરૂપ પ્રકાશમાં થયા કબ્દ ને અને હાથી રાખવાનું ફક્ત આજ્ઞાપાય હવે પાંચમી આજ્ઞા હતા ત્રિપલા નામનું છે ને બધું કપડા બપડા બધા ત્રિપલા નો ને તમારું શુદ્ધાત્મા નું કશું નથી ને પછી સમજ ને સિદ્ધાર્થના હોય નઈ આ બધું તો ભૌતિક વસ્તુ હોય સિદ્ધાર્થ ના ચોપડો રાખવાનો આવે ત્રિષ્ણા નો ચોપડો નહીં ક્રિષ્લા નો ચોપડો વેલો હવે સિદ્ધાર્થના ચોપડો રાખવાનો આપડે સિદ્ધાર્થ ના ચોપડે ભોજન કરી દે કે સિદ્ધાર્થના શું વેપાર કરવાનો જે સિદ્ધાર્થના ચોપડામાં તમે જેથી આજ્ઞા પાડશે સમજે સિત્તેર ટકા સીતેર ટકા આ પાંચ પચાસ ટકા પાછું પચાસ ટકા થશે અને આ દાદા ની પાસે દાદા ને મારી પાસે બહુ હવાય નઈ શું હોય ને થોડું પ્રત્યેક દર્શન પાંચ મિત્રો આમ દાદા દેખાય તે દર્શન કર્યા કરો પાંચ મિટી દર્શન કર્યા અત્યારે તમારે કશું કરવાનું તમે સિદ્ધાર્થ ના તમારે તો શીતલા દાદા દર્શન કરો તમારે તો કેહવાનું એટલે ઘરણાય-નાય-ને અને મા અરે આ તો આ બધું આ બધું સુધારો તો આપણે તમે જે બીજી વસ્તુ ઓફિસ આપડે ના ગમે પાછો કે ખાકે આજ્ઞા ફાવ્યા અને માકે માકે બેટા લાલા દેખાય એવું રેવ અરે આ આજ્ઞા પૂરી થઈ જાય હવે બીજું તો જો આવે તમે સીધા માનતો છો અને પછી આજ્ઞા તમે પાહો તો જ તમને આજ આ પાસ આની આપી હમલે એ પ્રમાણે હોય છે બેલ નામ શું આદર તો જતી છે આદર્શ આદર્શ અહંકાર ગયો અહંકાર ખરાશ થઈ ગયો હવે વ્યવહારથી ફક્ત આદર્શ્ય પેલા તો નિશ્ચય ને વ્યવહાર થઈ ગયો હું જોયું તો ઉડી ગયું એ અહંકાર હતો અને એ અહંકાર ગયો મમતાઈ ગયું સમજો ને અહંકાર મમતા બધા ખરાબ હવે અહંકાર બે જાતના પાછા એક નવા કર્મ બંધાવે તે ચાર અહંકાર અને જૂનો કર્મ છોડાવેલા કામ કર્યા કરે પછી જીવંત અહંકાર નહીં નિર્જીવ અહંકાર રહે જીવંત અહંકાર કોણ ગયો સમજો આ જીવંત નવું રવું સંસાર ઉભો ભોગવી મમતા દેવ ગયું એના ત્યાગ થઈ ગયો અહંકાર મમતા નો ત્યાગ થઈ ગયો અને પોતાનું સ્વરૂપ સિદ્ધાર્થના ગ્રહણ થઈ ગયું આ ગ્રહણ ત્યાગ નો કડાક નહીં પછી ગ્રહણ એ ગ્રહણ દઈ ત્યાં એ કરવાનું સંભવ નિકાલ કરવાનો એ શું રહ્યું હા અત્યાર સુધી મૂળ હાથ માં દશા હતી શું છે કે આદર્શું એ દશા મૂળ હતી કેવી હતી અને આ બધું આ થતું નહીં તે મૂળ દશાથી હવે અંતરાત્મા દશા થઈ મૂળદશા છૂટી ગઈ અને આત્મા દશા થઈ શુદ્ધાત્મા ઉપર પ્રતિ બેઠી શું બેઠું હું શુદ્ધાત્મા થઈ પ્રતિથી તમને થઈ બેઠી એ પ્રતિથી કાયમી બેઠી છે આ એટલે એટલે સાહેબ સંકેત થયા કયું છે કાયમની પ્રતિ એમનામ સાહેબ સંકેત ભગવાને કહ્યું આ ટાયરની પ્રસિટી ઘટી એટલે તમારે ગાયબ થઈ ગયું અને હવે તમને આજે તમારે ઇન્ડિયન ગવર્મેન્ટ અંતરાત્મા આવ્યા મુઢાત્મા તૂટી ગયું બધું શુદ્ધાત્મા ની કચાસ રહી છે પ્રતિ છે આ રીતે અંતર આત્મામાં આવ્યા અંતર આત્મા છે અંતરાત્મા ત્યાં જ્યાં સુધી ફાઇલ નિકાલ ના થઈ રહે ત્યાં સુધી આ અંતરાત્મા રહેવાનું અને નિકાલ થઈ રહે કેશ્નભાઈ છે આ વખતે ભરેલો માલિય છે જીવંત ભરેલો માલ બેન નથી કોઈ જાય તો ભરેલો માલ ગુસ્સે થાય માહિતી ના થવું જોઈએ ના થવું જોઈએ ના થવું જોઈએ ઘરે માહિતી ના થવું જોઈએ કારણ કે માલ ખાલી તો થાય ને અને ખાલી થાય તો સારું હા કઈ ગુસ્સો થાય થાય આપડે એને સારું એમ નુકસાન નથી મૂકી જાય સારું આ ટોકી ભરેલો માલ છે ને તે નીકળી જશે નવો ભાવ છે તમારે શું કરવાનું વ્યાખ્યાન કરો કે દાદાની આજ્ઞા થયા વાંધો નથી તમે જે કરાવીર ભગવાન ની પાપે લોકો મહાવીર ભગવાન પાત વખાને કેવી નાની ફટલા નીકળતા આવે અને તમારે એમ જ કે દાદા ભગવાન બોલજો આવે કે આ બધા મારે તો બોલવું દાદા ભગવાન હાજર થઈને પોતે અને આ બેન થોડું થોડું સમજણ પાડવા આવશે વાત હા હવે રાત્રે રોજ એટલું કરજો રાત્રે જયારે સુધી નવ દસ અગિયાર વાગે ત્યારે અને પેલા શું કહ્યું હતું જ્ઞાની પુરુષ ની પાસે પડી રહેજો ભગવાન શું કહેતા હતા કે જ્ઞાની પુરુષ જ્ઞાન મળે જોઈએ પાસે એની પાસે જ પડી રહેજો રેજો હવે અત્યારે અત્યારે તમે અહીંયા બધા પડી જતા હોય તો એની બોલાવાય ને આવે એમને એમની હા એમની ભરાણી કોઈ આવે કે ક્યાં ગઈ ક્યાં ગઈ એટલે હું શું કઉ છું અત્યારે એવું રહેવાય નથી એટલે બીજું એના બદલે કંઈક થોડું દેખાઉું કે કરજો અવશ્ય આવશ્યક કરવાનું છે આવશ્યક એટલે અવશ્ય કરવાનું રાત્રે સુઈ જાઓ ત્યાં સુઈ જાઓ નવ દસ અગિયાર વાગે તો વાંખે બીજા આ દાદાનું બીજી વ્યાસ લેવું જોઈએ સમજવું ને એટલે ત્યાં આપણે ઘોડે લેવાનું નથી તો આ આ રીત ગોઠવીએ આપણે દાદાનું નિધિ ધ્યાન રહેવું અને ધીમે ધીમે આપણે કોને સંભળાય એટલે સિદ્ધાર્થના ભાઈ ઘોડે પૂજ્યું હોય ત્યાં ના ખબર પડે સિદ્ધાર્થના સિદ્ધાર્થના સિદ્ધાર્થના આપણે કોને સંભળાય છે સમજે અને આ દાદા ની આ કરવાનું તમારે આ તમને ઉપાડવી રાખે કરી બંને છે એમની અભિરુચિઓ છે એટલે વાત થયેલી પેલા તો આજે એમને સમય મળ્યો અને જવું છે બારગામ વડોદરા જેવું છે એના વડોદરા જવાનું છે અર્ધી કલાક ના શરૂઆત કરાદ્રત થયેલી આવેલા પણ દસ દિવસ પેલા આવેલા અહિયાં માટે અધ્યાત્ એમને દીકરો એને હાર્ટ ની બહુ મોટી બીમારી હતી એ અમેરિકા ગયેલો અમેરિકા માં ઓપરેશન કરવાનું હતું એનું પણ બહુ ગંભીર ઓપરેશન હતું અને બહુ જ ગંભીર પરિસ્થિતિ માંથી એ લોકો પસાર થતા હતા એમાં કઈક આ જે અનુભવ થયો એમાં એમને બધી આ વસ્તુ બધી કહેલી એક પહેલા કે આવું થશે અને એમાંથી એ પાર પડી જશે પણ એને જે એક્સપિરિયન્સ થયો કે અભ્યાત્મ અત્યારે ઘરમાં એ વાતાવરણ ખરું હા બરાબર ના સંતોષ નતો મનમાં ખરી ઊંડે ઊંડે મજા નઈ આવે એમાં સંતોષ નતો હા બધું મળતું છતાં સંતોષ નતો સમજતું મનમાં ખ્યાલ આવતો હતો તો શું હોવું જોઈએ આપણે જરૂર શું હોવું જોઈએ આ સુખે છે જેના વગર જે આવે પછી કઈ જરૂર નહી છે પછી એમ સ્વતંત્ર લાગે આપડી પોતાની જાત પછી પોતાની જાતને સ્વતંત્રતા લાગે લાગે કોઈ મુશ્કેલી ના લાગે એટલે આ બધું જાણવા જેવું છે વર્લ્ડ વર્લ્ડ બધું જાણવા જેવું છે નહી જાણવા જેવું હવે જાણવાનું બે પ્રકાર હોય છે એક તો લોકો એ જાણેલું હોય બધા લોકો આપડે વાત કરીએ ભગવાન તો બધી લૌકિક વાત છે સાચી વાત જુદી સાચી વાત લોકોને ખ્યાલ નું ક્યાં નથી આવે છે નાનીઓને કયા જ્ઞાનીઓ ભાઈ એવું શું રહી ગયું છે કે આ લોકો જાણતા ના ભાઈ છે એટલે આ ગોડ ક્રિએટર કહ્યું કે ગોડ ઇ ક્રિએટીવું રિયલ એ ઉપાય આપડે વાસ્તવિક જાણવું છે સાચું જે છે હા એ વાસ્તવિક વાત આ વર્લ્ડ વિજ્ઞાન થી કુંભાર છે ક્યાં રહે છે તને શું લાગે ઉપર ઉપર કોઈ બાપો એ નથી બધે ફરી આવ્યો સમજ ને આમ તો બધા તમને ફોડ શકાશ છે ઉપર તો ત્યારે એડ્રેસ આપ્યું એડ્રેસ આપો ત્યાર પછી ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ વિઝિબલ જે ક્રિએચર દેખાય વાત મહી બેઠેલા છે અગર તો આ વિઝીબલ એટલે તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ઘણા ક્રિએટર વાંચી ના દેખાય દુર્મિંદી ના દેખાય નાંદર ક્રિએટરથી બદલ ભગવાન પોતે ભગવાન રૂપે જ રહેલા છે એનું રૂપ બદલાતું જગત બદલાય રૂપ બધાતું એટલે એ ભગવાન ને આપડે ઓળખવાના છે અને તે ભગવાન તમારું સ્વરૂપ છે એટલે તારો મળે નહિ વિરોધ અપાતા તારો મળવો જોઈએ ને થયા નહી માની બેઠા છો તમે પ્રફુલજી તમારા નામ છે કે બહુ સાનું સાધન છે એ કઈ નઈ તમે તમે ખુદ છો ને એ તમને ખુદ માની શકે હું ખરેખર ખુદ જ છું રોંગ બીજે બેસી ગઈ હવે રોંગે તારો દાડો કરે રાઈટ નિવેડો લાવવામાં પોતે કોણ શું એનું રિયલાઇઝ પડે તો અમે રિયલાઇઝ કરી આપીએ ત્યાર પછી બધો આવી જાય છે આનંદ આવતા સુધી સંસાર ભટકે પણ દાડો બેઠો ભરે આમથી જાઓ તો આમ થી જાઓ બુ ના હોય તે વાસ્તવિક જાણતા હોય બુદ્ધિ વગેરે તો ડકો કરે શું કરે એટલે બુદ્ધિ વગર ના કોઈ જ્ઞાની કોઈ એકાદ વર્લ્ડ માં કોઈ હોય કામ નીકળે તો અત્યારે તમારું કામ નીકળી શકે તમને સમજમાં આવી જવું આ દ્રષ્ટિ જે તમારી જે આ એ દ્રષ્ટિ ભૌતિક ન જ છે શું જુએ છે ભૌતિક ન જુએ બરોબર તમને દ્રષ્ટિ આમ બદલી વાલું આ દ્રષ્ટિ છે દાદા ભગવાન ક્યાં છે પ્રગટ થયા પણ એને દાદા ભગવાન કહ્યું કારણ મારે ચાર ડિગ્રી વધારે મારી ભૂલ કોઈ કાઢી શકે નહિ વર્લ્ડ માં ચાર ડિગ્રી કૂચે છે તે બાબતની ભૂલ આપો ને ના ભૂલો ભાગરૂરી વર્લ્ડ માં છે નહીં જે ઉપરી છે દરેક જી ઉપરી કોઈ છે જ નહીં કોઈ ઉપરી આતો સમજણ મારો ભગવાન ખોટું માની બેઠો થાય નહીં પગલ તમારી મિસ્ટેક બે જ ઉપરી જતાંડર ક્યાં કરવા હું પ્રફુલ લોકો તપાસ ના કરી પણ કોનું નામ પાડ્યું આપડે મા નામ મારું કે આ કરી નહી લોકો આપ્યું તમને ખરેખર ખરે ઘર તો તમે તમારે તપાસ કરી રહી તમે તપાસ નહીં કરતો અનંતવતા આવું બધા કરે આવો આવો આવો આવો આવો અનંતવતા બધા વધારે પડતો પછી કાયમ ના માટે હોવું જોઈએ આપડે ભાઈ કેસરાષ્ટો થયું સતરા કેમ કેસરા છે કેવું કે ચાલ તમેન્ટ પરિચાર આપણે આવી ગયો તે ઉમર ના ઉમર નાની છોકરા થયા કેવી દેખાય છે કેવી આમ આમ જોવા ગયો પછી વૈજ્ઞાનિક હા લગ્ન તો કરીએ છે તો બે માંથી એક જણવું પડશે ને કઈક બે માંથી એક રોડવું તો પડશે ને એક જણ એને રંધા ભાવ મને આવે તો કઈક તો થશે ને કે લગ્ન હતા અને મામ છું આમ શું શું આમ શું તેમ આંદર તમે જાતે તોડવા જાઓ છો તેને મારે તોડિયા લો પછી મિસ્ટેક રે તમે કઈ શિક્ષકો તમને દેખાય મારે કઈ ભૂલ નહીં મારી ભૂલો જ ભરી ના થાતી જગ્યા પર નથી પોતે નિરંતર ગમે પાછા આવી ગઈ હોય પણ અસંતોષ રહ્યા કરે લાઈફ માં પૂરી પૂર્ણતા લાગે ને સ્વતંત્રતા ના લાગે ગાડી આપણે ગાડી લઈને આવતા હોઈએ અને આપડી ગાડી કઈ ફેરવવામાં જરા હાટવાયો હોય તો પોલીસ વાળા એ શું કહ્યું તો હવે આપણે હંસા ના કર્યું ચાલી આયા ભૂલ તો કેવાય ને ચાલી આવ્યા પછી આવે એટલે તમે ભૂલ ના કરી શકો એ ઉપરી ના થાય જે કોઈ પણ ઉપરી મારી મારી ઉપરી કોઈ છે ને એટલે હું તમને આ વાત કરી શકું છું તમારી ભૂલો લઈને તમારા ઉપરી થઈ જાય એ ભૂલો ભાગી નાખ્યો એટલે આ તો કરી વડોદરા એટલે જોઈ નાખીએ ક્યાં સુધી રાખી પાછળ બધો સશ્રી ત્યાં સુધી આ રબિશ માલ રાખી મશીન એ મશીન હરાત્ય સુધી ના પાપો જે કર્યા થયેલા હોય એ મારી ઘટની ભૂત કરીએ કારણ કે અમારું ઘણા બીજું કોઈ અગ્નિ ના હોય જ્ઞાના જાગૃતિ એટલે આનું આવું આપણને આવું અમારા દત્તા પુસ્તક માં આખી પુસ્તક માંથી અમારા ગામમાં પગલાં જ્યાં પગલાં જ તને માથે કે અલગ અમા કેવી રીતે હોય છે કે આ વર્ણન્ય વસ્તુ કેવી તારે સમજવું છે આ તો થર્ટી પર્સન્ટ તને આંગુળી નિર્દેશ થાય છે જ્ઞાની પાસે છે ગો ટુ જ્ઞાન જે વેદના ઉપરી છે ત્યાં જાવ જે નવા વેદ આપી શકે છે ત્યાં જવા વેદ આપીએ વડોદરા <laughs> ભાડું આપે અને પાછું એમની વાઈડિંગ બની એમને મારે જવાબદાર તમારું વાઇલિંગ કોણ કરે ક્યાં કરો છો ઘરનું અમારે ઘરનું રેન્ટ આપે ને પાછું ઘરનું વાયરિંગ એટલું ખુબ હસાય તો એટલો બધો ત્યાં ખરાબી હશે નીકળી ગયો પાત્ર પોતાની ભૂલ સમજ ક્યારે આપડે શું માની ગયે હું આપણી શું આમ છું આ તો ઘરે ભરવું છું કે આ ભાર છું એટલે તમે આપડે